બધું જાગૃતિ નિરંતર એવી રહેશે નોકરી કરે છે છસો રૂપિયા પગાર લાવે છે જાગૃતિ નિરંતર અહિયા શું કરવું છે માટે ત્યાગી ગઈ એને દીક્ષા લેવાની ઈચ્છા છે જો હજુ તન ભગડતું તા હવે દીક્ષા છે આપવી પડે હરૈયા વિચાર આવે ને આ જોયે ત વિચાર આવે આ જોઈએ ત વિચાર આવે એ તો પાછળ એક જગ્યાએ કિલે પારી દેવું જબરજસ્ત પડે મારી વાત હરૈયું ઢોર જેવું જાગૃતિ અસર ના થવા તરફ ના થવા ને બાર ડિસ્ચાર્જ તારે પેલું કરી લીધે સુધી ધોચુંબક કરું રિલેટિવ નહી ધોચુંબક એટલે બધું ફેગો થઈ જાય छोटું રહેવું જોઈએ ચુંબક તો નીકળી જવુંગી જે ચુંબક આ ડાયરેટ छोटું થાય એટલે કે ચુંબક આવે વધારે નો સંપર્ક ના હોય આ બરાબર ડરન જેમ જો કોઈ ન હતા પણ બરાબર આ જગત ના થેન્ક યુ નહી બરા કેસે કે ધીર્ય રહેજો ધુગામે છે એ તો જ્ઞાન ઉર્ધુ એ રિલેટી થયા કરે અને આપણું જ્ઞાન પ્રગટ નહીં રાખવાથી ફેરફાર થતો રિલેટિવ કશું કરી શકીએ નથી આપડે આપણા કરી શકીએ છીએ શું છે એનું વિવરણ કરવું જોઈએ પુરુષ વિવરણ કરી આપે પણ બધાને પબ્લિકમાં નાખે બે પાસર માં કહી શકે છે બુર્વક નો બહુ વૈરાગ આવે છે રાગ થાય છે ત્યાં રાગ રાગ થાય છે ત્યાં રાખ થકી થાય છે કે આ જાણ્યું નથી આપતું હકીકત માં શું રાગ તો લોકો રાગ મળે છે બે છે દાર ઉપર રાગ બેસતો પણ હકીકત માં છે સુધી જાય છે ને જે અહિતકારી છે આ વસ્તુ સારી નથી ખરેખર નહિ આ તો ભાષ્યમાન સુખ છે કેવું છે ને તમે એમ કહો મારાથી કવિ સુ ને કારણ કે એ તો હકીકત છે પેલું તને હકીકત નથી હકીકતું આપડા ઋચિ મુનિ શું કે પુત્ર દાન આપવા માટે જ છે તે બીજી કઈ વાત પરમાન અત્યારે કરીબ ના લોકોને મેનત બધા થાય ને સંસારમાં ગટરના પાણીમાં નાવા પડી જાય એના જ એવું ઠંડક ત્યાં પણ જય સત્ય આરાધન થાય તેનું એવું આ એક પ્રકાર નો રાગ છે પણ આ એટલું બધું લોકોને મુશ્કેલી મૂકી દે છે કારણ કે બીજી વસ્તુમાં સ્વતંત્ર જ છે આપણું સ્વતંત્ર એટલે શું કે આપણે દારૂ પીએ અને જયારે ના પીએ તો કઈ દારૂ આપણી દાવો ના મળે દાવો મળે ખરું અને છોડી દેખો મારી પર દાવો મળ્યો નથી એટલે પંચાવન વર્ષ નો સબંધ અને આ સ્ત્રી વ્યવહાર જે છે ને એ દાવા મંડાય બે જીવન પાત્રો છે અને તે ગુનેગારી છે ફરજિયાત છે એનો નિકાલ કરવો પડે ફરજીયાત રીતે ભાવ રાખવો જોઈએ કે આમ ના હોય તો ઉત્તમ આમ ના હોય તો જેમ ગાડી માંથી પડવું જોઈએ એવું કઈ ઈચ્છા હોય છે આપડી ઈચ્છા કેવી હોય પડી ના જોઈએ પડી જાય તો નાટક માં લેવું પડે પછી નાટક માં લેવું પડે જોખમ છે સરવારેખ છે એવું જાણે છે થોડું ઘણી ખોટ હોય પણ સરવારે નફા કરી તદ્દન ખોટ છે કે જયારે ઇન્કમટેક્સમાં જાય ત્યારે ખબર પડે કે બધી જ ખોટી હતી એટલા માટે કહ્યું હતું દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખ નોકશાહી થાય અમારા જ્ઞાન માં તો વર્ત જ છે કે આમાં નહીં પડવા જેવું છતાં જોઈએ છે કે રાગ ના થાય અને છતાંય થતો ભારણ કેવાય પેલા છતાંય થતો હોય જ્ઞાન હોય તેમ છતાં જો હા સુધાર્થ માં દેખાતા હોય તો થતો હોય ભાવ એ બહુ ફાયલો હોય પાંચ કે દસ જ હોય પાંચ કે દસ જ હોય બીજી બધી તમને સુધાર્ માં જોવાથી બંધી છે એનો શું અર્થ છે ડાબડી છે સોનાની ડાબડી તને એમ લાગે છે કે આ ડાબડી સોનાની છે પણ એક મેં ખોલીને તને બતાવ્યું હોય કે આ જો આ દાબડી ખોલું છું ને હીરો દેખાને પછી વાંચી દીધી દાબડી તેની કરીને હીરો જતો નથી આપણા લક્ષ્મણ અરે કે આમાં હીરો જ છે આપણે જોયો તો તે જ એવું આપણી બુદ્ધિએ એક્સેપ્ટ કરેલું છે તે દાડી જ્ઞાન આપીશું આમાંથી આપણા બધા નિશંક ભાવે એક્સેપ્ટ કર્યું છે ભાઈ રિલેટિવ આ જ છે ને ભાઈ રિયલ નથી એક્સેપ્ટ કરેલું આપડી બુદ્ધિ આ બધા આખા બીજું બધું જોખમ નથી કોઈ જન્મ આ જગત માં બીજું કોઈ જોખમ નથી કેટલાક એવું છે કે આપડે પ્રત્યે કરીએ ને જે દાખલો જાય પ્રતિક્રમ કરતા આગળ વધેલું હોય કેવું હોય બે ચાર આપડે ઉકેલ લાવી શકીએ બધું પડે મારી પાસે સમજવા પડે તો બધું તને સમજાવવું આમ હકીકત માં માટે તેના માટે તારે મને પૂછ્યું છે એકાંત ચાર પાંચ જણ હોય તો બેઠા થી ભરકવા જેવી